આવો આવો મારા સાંભળે છે આવો આવો હેમર્સ વીર આજે છે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ સાંભળજો એક હતું કોઠીબુ તે વાળે વાળે દડ્યું દડ્યું દડ્યું જતું હતું દડતું દડતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો ક્રા ક્રા ક્રા મને ન ખવાય તમારી ચાચ તો જુઓ કેવી ગંધોબરી છે ક્યાંક પાણી લઈ ને ધો ખાગડો તો ચાંચ ધોવા કુવા પાસે ગયો જઈને કુવાને કે કુવા કુવા કુવા દેવા પાણી જોઈતું હોય તો કુંભાર ને ત્યાંથી ઘડું લો લઈ આવ અને પાણી સિંચી લે કાગડો તો ઉડતો ઉડતો ઉડતો કુંભાર વાળે ગયો જઈને કુંભારને કે કુંભાર કુંભાર કુંભાર દેવા ભૂખ વાગે કુંભાર કે માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં તને માટી લઈ આવડો ગયો ટીમ્બા પાસે જઈને ટીમ્બાને કહે ટીમ્બા ટીમ્બા ટીમ્બા દેવા આંગણો પાણી ટીમ્બો કે મરગલા ની શીંગડી લઈ ને ખોદી લે ના કોણ પાડે છે મરગ એટલે હરણ નું શીંગડું લઈને ખોદી લે ના કોણ પાડે છે કાગડો તો ઉડતો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે મૃગલા પાસે આલો સિંગલડી ખોદું માટુડી આપું કુંભાર ઘડે ગડું સીચું પાણીડા ધોવું ચાચુડી ખાવ કોઠીબુ બડુક બડુક ભડુક વાગે કૂતરો તો ફસતો ફસતો કે તો તરત જ કાગડો બોલો કૂતા કૂતા કુથા દેવા આંગણ આવ્યા કાગ દેવા મારો મરગલા લઉલ ભાઈ હું બઉ ભૂખ્યો છું માટે ગાય નું દૂધ લાવી દે તો દૂધ પી પછી હરણ મારવા જાવ કાગડો ગયો ગાય પાસે પાણીડાઉ ચાચુડી ખાવ કોટિંબુ ભડુ ભડ ભાગે ગાય કે હું બહુ ભૂખી છું ખેતર ને કે આંગણ આવ્યા કાગ દેવા આલો ખડલા નીરું ગૌરીને દો દૂધલા પાઉ કૂતલા મારે ત્યાં તો ભાઈ સીમ કે ભાઈ લુવાર ને ત્યાંથી દાંતરડું લઈ આવડ વાટી લે કાગડો તો લુવાર પાસે ગયો જઈને લુવાર ને કે દૂધલા પાઉ કૂતલા મારે મરગલા લઉલડી ખોદું માટુડી દઉં કુંભાર ને ગળે ગળું લો પાણી ધોવ ચાચું દાંતરડું દાંતરડું સીમમાં ગયો ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવું ને પછી દૂધ લઈને કૂતરાને ફાયું કૂતરો તો મૃગલા ને મારવા દોડ્યો હરણ મારવા દોડ્યો એટલે એને શીંગડું આપી દીધું કાગડા એ લઈ અને ટીમ્બેથી માટી લીધી અને કુંભાર પાસેથી ઘડુલો પછી કુવામાંટિંબુ ખાધું બડુક બડુક બડુક કરતું અને કાગડા ભાઈ તો ધરાઈ ગયા હોટિંબુ ખાઈને ઓ बीजी सरस मजाता कही भाई हम हालावाला जाओ सपना बदीमड़ा खाशुज मजा कर